आज आप हरिस्मृति ग्रंथ जे निष्कूानंद स्वामीए रचेल इना विषे थोड़ी पैयानी बात ए पी एनुंचन ए पी पठन निष्कुानंद स्वामी तम जानो पादरा पासे जादरा शेखपाट गां वतनी जन्मभूमि ज्ञाती है सुथार कर्मेपूार आज तो ज्ञाती कई कर्म कई जुदु हो खास कर संप्रदाय में बाह्य जगत म साहित्य जगत मगत मूलान स्वामी छे, ये वैराग्य मूर्ति तरीके ये है पद छे, त्याग न टके वैराग्य विना એ ગાંધીજીને પણ બહુ પ્રિય હતું અને સમયે સમયે સાબરમતી આશ્રમમાં તેમજ બીજે જ્યાં ત્યાં ગાંધીજી પદ ગૌડાવતા અદભુત રચના છે કે જે કોઈ પણ ગમે કોઈ પણ એટલે ધર્મ જગત ગમે બીજાને તો કોને ગમે કોઈ પણ સંપ્રદાય હોય પણ એ આ પદ गमे पदना पदन पद साबलता वैराग्य स्पष्ट दर्शन वैराग्य विषय अनासक्त जीवन સાધુ અને જોગીઓનું જીવન કેવું હોય એ શબ્દે શબ્દ એમાં આવે છે કહેવાયેલો આ પદમાં જે ઉપદેશ છે એ તો આમ તો સીધો સાધો છે પણ ત્યાગ વૈરાગ્ય વિશે જેટલા શાસ્ત્રો આપણે સાંભળીએ પછી ત્યાગના જ્યાં જ્યાં વર્ણન હોય વૈરાગ્યના જ્યાં વર્ણન હોય અનાસક્તના જ્યાં વર્ણન હોય કે પછી ગીતા હોય કે શ્રીમદ ભાગવત હોય કે જે તે ગ્રંથ હોય પણ માળું આ પદ એ જાણે બધામાંથી અર્ક ખેંચી અને એમણે એક સંપૂટ તૈયાર કર્યો એવું છે आज आप कहीं एना वैराग्य विषय छा मन में विशेष कर वैराग्य मूर्ति निष्कूलानंद स्वामी तो एक चमत्कार गणो चमत्कार तो न गण सहजानंद स्वामी आखी विचारधारा मन जे एकांतिक, एकांतिक, वाद एकांतिक जा जा। के धर्म स्थापन एकांतिक प्रवर्तन एटले धर्म ज्ञान वैराग्य सहित ये साधुओं में केवी वनायेली ये, ये, ये निष्कूलानंद स्वामी એકના અભ્યાસ ઉપરથી ખ્યાલ આવે નહી તો જગતમાં ધર્મ જગતમાં એવું હોય કે કોઈની ધર્મ હોય તો પછી ધર્મ એને બહુ હોય આજે પણ તમે જોજો ઘણા ભક્તો ધર્મશીલ બહુ હોય ધર્મ નિયમમાં દ્રઢ હોય એમ પણ પછી જ્ઞાનમાં સાવ કાચું હોય એટલે એનો ધર્મ છે જળ હોય પછી આમ ન કરવું એટલે ઊહું ઓહડ નહીં જ્ઞાન બીજું ન હોય તો ભક્તિ પ્રધાન જે વ્યક્તિ હોય તો પાછો એમાં ધર્મનું ઓછું હોય પ્રેમ ને તો ત્યાગ અને વૈરાગ્ય વાળો હોય તો એને ભક્તિનું ઓછું ફાવે કારણ કે એમાં હેત કરવાનું આવે તો એની એ જ ફાવે નહીં કારણ કે ત્યાગ વૈરાગ જ પોતે મૂર્તિમાન જ લુખો છે ત્યાગ એટલે રેતી જેવો વૈરાગ એટલે રેતી બાપ સાવ કોરું એનો લાડવો હોય શેકી નાખે ચૂરમાં જવું પણ એમાં ઘી નાખો ને સાકર નાખો તો લાડુ થાય એટલે સૌ સૌની એક અંગ હોય પણ સજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ ઉપદેશ એ જીવન એમનો જે મુખ્ય જીવનનો અહીંયા વધારવાનો હેતુ એકાંતિક ભાગવત ધર્મ એ જ કલ્યાણકારી છે નહીતર બધે બહુ કાચું રહી જાય છે તો નિષ્કુળાનંદ સ્વામી એમાં એકાંતિક ભાગવત ધર્મ હોય એ તો બ્રહ્માનંદ સ્વામીમાં હોય ગોપાળાનંદ સ્વામીમાં હોય ગુણાતીત્યાનંદ સામે માં હોય નિત્યાનંદ સ્વામીમાં હોય બધા સંતો જે આપણે ગણીએ અગ્રીમ મોટા ભાગના બધા એમાં હોય પણ મારું વિચારતા તો એ લાગે કે નિષ્કુળાનંદ સ્વામી ના જે કાવ્ય છે 20 પચીસ ત્રેવીસ એ નિષ્કુળાનંદ કાવ્ય તરીકે પ્રચલિત સીધે સીધું જો કોઈને એ નિષ્કુલાનંદ સ્વામી વિશે કે આ માણસ કયા અંગનો છે એ ખબર નહીં પડે સીધું પેલું ગ્રંથ ખોલે તો પુરુષોત્તમ પ્રકાશ આવે એટલે સ્વરૂપ નિષ્ઠા પ્રધાન ભગવત નિષ્ઠા પ્રધાન સંત નું તરત દર્શન થાય પણ જ્યાં પછી આગળ વધે તો વચન વિધિ આવે તો એમ લાગે કહો આ તો આજ્ઞા સિવાય કઈ બીજું વિચારતા જ નથી આજ્ઞા એટલે આજ્ઞા ધર્મ એટલે ધર્મ વળી આગળ જાઓ તો સ્નેહ ગીતા આવે તો એમ લાગે છે જ નહીં ડૂબાડી દે ચોસઠ પદી માં પોચો તો એમ જ લાગે ઓહો વૈરાગ વૈરાગ વૈરાગ એટલે આ માતા છે તોય ઢરડાતો એવું એટલે બધા પાસાઓ આટલા જેને કહેવાય ને કે બધામાં ચેમ્પિયન બોલિંગમાં બેટિંગમાં ફિલ્ડિંગમાં બધામાં લે ઓલરાઉન્ડ ઘણા ઓલરાઉન્ડર હોય ક્રિકેટની વાત કરું તો પણ ક્યારેક ક્યારેક જ એટલા ઝળકતા હોય ને ક્યારેક બોલિંગમાં આવી જાય ક્યારેક બેટિંગમાં આવી જાય તોય ખાસ કરીને તો કા બોલિંગ હોય ને બેટિંગ હોય પણ આમનું લખ્યું રચ્યું એટલું જ નથી એમના જીવનમાં એ દરેક રસને એટલા જ અગ્રીમ રીતે માણ્યા છે એ નિષ્કુળાનંદ સ્વામીના જીવનનું બહુ જ વિશિષ્ટ દર્શન છે એમાં ત્યાગની વાત આવે વૈરાગ્ય આવે ધર્મ આવે એ બધી વાતો તો ઘણાને આવે પુરુષોત્તમ પ્રકાશ ઇનપ છે પ્રેમાનંદ સ્વામી ये छे ये ना भोगी छे सभा मा बेठा तो श्री जी महाराज वातो करी ये तमे सभा पे प्रेमान ने पूछो तो कह खरा कहीं कबूज ना पेलो एम ये ते वो बराबर छे कहीश्ला हूं तमाम य कहु महाराज के था, क्या लटका केम कर કે આ હાથમાં કેટલી વાર રૂમાલ બદલાયો પુષ્પને કેટલી વાર કઈ રીતે સૂઈ ખેસને કેમ આગો પાછો કર્યો કેટલી વાર આંગળીઓને મરોડી કેટલી વાર આળસ ખાધી કેટલી વાર બગાસું ખાધું કેટલી વાર મુખ લૂચ્યું કેટલી વાર પગની આંટી ફેરવી કેટલી વાર કોની સામે પ્રેમથી જોયું કેટલી વાર મારી સામે જોયું એને કેવા કેવા નેણમાં ભાવ આવ્યા એ તમે કહેતા હોય હું કહી દઉં અવતારો ઘણા થયા પણ આવી રીતે ભગવાન પીધા હોય એવા સંત ભક્તો ઇતિહાસ ઉપર નજર કરતા કોઈ દેખાતા નથી અફસોસ તો છે એ કે એ જે ભક્તો એની જે आखी गाथाओ हो ये जुए ये भी कोई समाज मा नथी सामज में नहीं आखो छे दरबार कोई बात ना थे। ले खास आटला वैराग्यशील के एकांतिक भक्ति वाला संत કે પ્રેમાનંદ સ્વામી જે વર્ણન કરે એનાથી ચાર ચાસણી ચડી જાય એ માયનામાં આવે એવી વાત નથી ક્યાંય પ્રેમાનંદ સ્વામીનું આટલું બધું વર્ણન કે જે આખો ગ્રંથ કરી નાખે અને એ અંગૂઠા છાપ પેલા તો આનો વિચાર જ ન આવે આનો આનો વિચાર જ ન આવે કે આવી રચના કરવી જ જોઈએ એમી એમણે જે બધા ગ્રંથો પસંદ કર્યા છે એના ઉપર એમણે લખ્યું છે કલ્યાણ નિર્ણય હોય શુકુનાવલી હોય ચિન્હ ચિંતામણી હોય પુષ્પ ચિંતામણી હોય આ બધા ગ્રંથો છે જે કદાચ તમે આજે પહેલીવાર નામ સાંભળ્યા છે આટલા બધા વચ્ચે પાછો એ યમદંડ રચે કેવી વિચિત્રતા લાગે છે એમ નહીતર તો હકીકત એવું છે રોટલામાં રોટલા સ્વાદ આવે રોટલીમાં રોટલીનો સ્વાદ આવે ચૂરમામ ચૂરમામ સ્વાદ આવે મેસુદમાં મેસુદ સ્વાદ અડદિયામ અડદિયા ને સ્વાદ આવે જલેબી ને સ્વાદ આવે પેંડામ પેંડા સ્વાદ આવે એકમાં બધો સ્વાદ આવે પણ તમે કોઈ જાદુગર ને જોયો હોય તો જાદુગર તમને કાગળનો ટુકડો ફાડી અને મોઢામાં રાખો છે જાદુ જોયો છે તમે જોવો છો તમે ખરેખર તમારે જોવો છે હે છે પાંચ પાંચ કાગળ રેવા દે રેવા દે હું જાદુ થયા છે તમને તેમ થઈ ગયું હમણાં આ કરી બતાવી સહેલું છે એમાં સિદ્ધ મહાત્મા થઈ જાય એ ઘણું છે પણ એ તો બધી છે બાબતો છે એમ પણ એ આપણને કેવું લાગે ઓ કાગળ ચાવી અને પેંડા સ્વાદ આવે કઈ નું કઈ આવે બધું આવે છેટે જાદુગર પાછો એવો હોય અળવિત્રો હોય એટલે કે હવે તમે ઘોડા ની સ્વાદ આવશે ખરેખર મારું એ આવે અમે જોયેલો એ જાદુ તો એ મને નાના ત્યારે તો પછી એમને બધું આવો સ્વાદ કે આ પેંડા નો સ્વાદ આવ્યો જલેબી આવ્યો અને બધો પછી હવે તમે કોલસા સ્વાદ આવ્યો કોલસો નીકળ્યો લો આપો તો જ કાગળ મોઢામાંથી આવડો કોલસો નીકળ્યો અને મોઢું કાળું કાળું થઈ ગયું બધું થૂકી નાખ્યું હજી દેખાય મને તો બધા સ્વાદ આવ્યા ને એ બધા સ્વાદ જે છે એનો અસલ જાદુગર મારો તમારો સહજાનંદ સ્વામી એ બધા એને સ્વાદ એને મૂર્તિ આવે છે પણ બીજા ગ્રંથો એની વિશિષ્ટતા તો છે જ પણ થોડુંક બહુ વિચારતા હોત તો જ અને સાદી રીતે વિચારો તો એમ લાગે કે આ જે ગ્રંથ એમણે આમ રચ્યો છે એ કેમ એને વિચાર આવ્યો છે કેવો આઈડિયા હશે એ એક પ્રશ્ન છે બીજી વાત તો એ છે કે જ્યારે આપણે આગળ બધું ધીમે ધીમે જોઈશું ત્યારે તમે વિચારજો તો તમને એમ લાગશે કે આમણે કેટલી એ મૂર્તિને પીધી છે કહું ને ચાર સ્વામી આમ ચડી જાય એટલું બધું પીવામાં આટલું બધું એમનું ગ્રંથનું નામ પાછું હરિસ્મૃતિ રાખ્યું છે શું રાખ્યું છે હવે પહેલું વચના સ્ટાર્ટિંગ गरड़ा प्रथम ना पहलू वहजानंद स्वामी मोटा जादूगर है जादूगर एट कोई पास मति भ्रम करें नहीं कोई केलाल जादूगर नैश्वरियनमूर्ति शु कैश्वर्य कई उछीना तो लेवामने तो ये तान राखू पड़े छलकाई जाए नहीं છલકાઈ ન જાય એનું ધ્યાન રાખવું પડે આખું પાત્ર છલો છલો ભર્યું હોય ને આપણે પકડાવી દીધું હોય તેલનું કે કંઈ ઘીનું તો આપણે ધ્યાન શું હોય આ છલકાઈ ન જાય એમ એમ ભગવાન જયારે અહીંયા અવતરિત થાય ત્યારે એનું તાન એવું હોય કે આ છલકાઈ ન જવું જોઈએ બને ત્યાં સુધી છલકાવવું ન જોઈએ એમાં થોડુંક જે છલકાઈ જાય એમાં તો ઓહો આ કે દુનિયા ગાંડી થઈ જાય એટલું તો એ શ્રીજી મહારાજે વચનાબદમાં પેલો વચનાબલો જ પ્રશ્ન શું મૂક્યો સંતોની ધર્મશાળામાં રાતે ગયા રાતે અને એમને કહ્યું કે બોલો સંતો કઠણ કઠણ સાધન કઈ આખી દુનિયા પૂછો તો સૌ કે તપ કરવું કોઈ કે યોગ સાધો કોઈ કે આ કરવું કોઈ કે ઘણી ઘણી જાતના યજ્ઞો કરવા દાન કરવા વ્રત કરવા જપ કરવા મૌન રહેવા કેટલી જાતનું છે અને કહ્યું હશે પ્રવચનમાં લીધું છે પણ શ્રીજી મહારાજ કે કઠણમાં કઠણ સાધન હોય તો એ ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી એનાથી કોઈ સાધન કઠણ નથી ને એનાથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી આટલું એક ને એક બે જેવી વાત કોઈ શાસ્ત્રમાં તમે આવો સીધી વાંચવામાં આવ્યું નથી તમારે આવ્યું જ ભલે સ્મૃતિનો મહિમા મૂર્તિ નો મહિમા જરૂર બધા ગ્રંથોમાં હોય નવો એવો નહીં પણ આ એક ને એક બે જેવી વાત કરી દેવી એને કોણ ના પાડે આવો શબ્દ આવો આવો ક્વેશ્ચન પ્રશ્ન વાંચવામાં નથી આવ્યો આપણને જગ્યાએ કઠણમાં કઠણ હોય પણ કઠણમાં કઠણ સાધન ભગવાનમાં મનની વૃત્તિ રાખવી એ કઠણ જાણો છો કેટલી રીએ પૂજામાં હોઈએ તો પૂજા નથી હોતા પ્રાર્થનામાં હોય તો પ્રાર્થના નથી હોતા અને અત્યારે સભામાં હોય તો અખંડ રાખવું બહુ કઠણ છે અખંડ અને અખંડ એટલે પાછું કેવું તેલ ધારાવા જુઓ भक्ति शास्त्र है नारद जी नारद भक्ति सूत्र भक्तिन प्रेम नर्णन व्याख्या प्रेम भक्ति कोवाय अखंडल धारावाद भगवान मनो रहे यी भगवान में वृत्ति प्रेम रही ए भक्ति है પણ ત્યાં આખા એ નારદ સૂત્રમાં નારદ ભક્તિ સૂત્રમાં કે સાંડિલ્ય ભક્ત સૂત્રમાં ક્યાંય એક શબ્દ નથી આવ્યો આનાથી કઠણમાં કઠણ કોઈ નથી એમ નથી પાતું ક્યાં શ્રીજી મહારાજ કે કઠણમાં કઠણ છે અને પાછું આનાથી કોઈ અધિક કોઈ અધિક પ્રાપ્તિ જ નથી એ કેવું આનાથી પછી કઈ છે જ નહીં અહીંથી આ પહેલા વચનામ્રતનો પ્રશ્ન છે ને એ અદભુત છે કારણ કે જે બાંધણી બાંધીને પહેલો જ પ્રશ્ન અને જવાબ આપ્યો એમાં ઘણું બધું કહી દીધું આ જવાબ આપ્યો એમાં ઘણા બધા જે સાંપ્રદાયિક માન્યતા એનું ખંડન કરી નાખ્યું કારણ કે ગણામાં એવું ભગવાનની મૂર્તિને ધારો ભગવાનની મૂર્તિને ધારવાની ના નથી ધ્યાન કરો પૂજા કરો અર્ચન કરો પણ તમને મન એકાગ્ર થઈ જાય સ્થિર થઈ જાય ધ્યાન લાગી જાય નિર્વિકલ્પ કઈ સમાધિ થાય પછી ભગવાનની મૂર્તિને છોડી દે એ અવલંબન છે પણ અંતિમ પ્રાપ્તિ ભગવાનની મૂર્તિ સાકાર સ્વરૂપ નથી આવા જ્ઞાન જે છે એ માને છે તો શ્રીજી મહારાજ કે ના અંતિમમાં અંતિમ અધિક માં અધિક આનાથી કોઈ પ્રાપ્તિ જ નથી મૂકવાની તો વાત જ ક્યાં કરો જ ભલામણ જો તમને રહેવા માંડ્યું ત્યારથી નહીં ફાયદો ને અંતે તમે ફાવી ગયા રહી ગયા તો એનાથી પછી કઈ પ્રાપ્ત કરવાનું બ્રહ્માંડોમાં ક્યાંય નથી ત્યારે બીજાના એમ છે કે રી સાધના થાય બરાબર છે પણ પછી એને છોડી દેવાની રામકૃષ્ણ પરમહંસ ના જીવનમાં એ પ્રશ્ન આવે તોતાપુરીએ કહ્યું કે તમે કાલીની મૂર્તિ ધારો છો આવો મૂર્તિ મૂકી દો ભલે પછી રામકૃષ્ણ પરમર્શ કહ્યું કે મારાથી મૂકી છકાતું નથી એ પછી અલગ વાત છે સમજાય છે ને વાત એને મૂર્તિ અવલંબન આધાર છે એમ આધાર કોને કહેવાય કે છે આ સીડી આધાર કહેવાય અહીં આવવા માટે પછી હવે અહીં પહોંચી ગયા તો પછી હવે સીડી હોય કે ના હોય જરૂર નથી પેલું કેટલું સરસ સ્થાપન કર્યું કે મૂર્તિમાં મન રાખું એ પ્રારંભે એટલો મહત્વનો છે અને એનો અંતિમ જે સ્ટેજ છે એ પણ એટલું જ મહત્વનું એના પછી બીજે ક્યાંય કઈ જવાનું કઈ મેળવવાનું કઈ બાકી રહેતું નથી તો હજી પાયો જ આપણે સમજવાનો બહુ ખાસ મન તમે બધા બહુ એકાગ્ર થઈને સાંભળો છો આ તો સહજાનંદ સામેના ઘરની વાત બહુ મીઠી મધુર છે महाराज के ये मूर्ति यी के चिंतामणि तुल्य है खास कर जगतर त्र चार वस्तुओ प्रचलित है दुगा गाय कल्पृक्ष पारसमणि चिंतामणि हम आ चार वस्तु एवं एकादी कई हो तो पी दुनिया बधी संपत्ति एक मैं કલ્પ વૃક્ષ હોય પછી હવે એવું નથી કે આપણે કઈ બેંકોમાં જમા કરવાની જરૂર હોય એક કલ્પ વૃક્ષ હોય બઉ થઈ ગયું પૂરું થઈ ગયું ભલે નાનું હોય આપણે આટલું હોય તો એમ શું વાંધો કઈ વાંધો નહીં અને અત્યારે સભામાં છૂટ્યા પછી તમને કેવા આવે કે બધા એક કલ્પ વૃક્ષ આપવામાં આવશે નાનો નાનો રોપડો તો એમ જ કે કથા જાય તેલપી હોય ચલો પેલા એ આપો અને કદાચ એમ કેવામાં આવે એક જ મેળો છે અને જે વેલો એ પેલો તો શું થાય મોટો દંગલ થઈ જાય દુનિયાની સંપત્તિ છે તો ચિંતામણી એવી છે એમ ચિંતામણી તો બધાથી પર છે કારણ કે પારસ મળી છે લોઢાનું સોનું થાય પણ હવે માર્કેટમાં લીએ તો વેચાય માર્કેટમાં કોઈ લેનારો હોય મૂડી હોય તો લીએ સીધું તો કાંઈ એનો રોટલી દાર બાદ કઈ નથી સોનાનું થાય છે કાંઈ કામધુગામાં બરાબર છે કલ્પ વૃક્ષમાં છે કે માગો હાલો જે જોઈએ માંગે એવું કઈ હોય એની કલ્પના કેટલી રોચક છે ખાલી ઇમેજીન સપોઝ તમે એમ કરો તમારા આંગણામાં કામદુગા ગાય બાંધી છે કે કલ્પ વૃક્ષ નો છોડવો છે કે તમે આમ રસ્તામાં જતા હતા તમને કોઈ સાધુ મળી ગયો તમને કોઈ લે બેટા આ ચિંતા મળી લે આ કલ્પ ખાલી આમાં મનમાં ધારો તો એ કેવા ગલગુલિયા થાય મળે તો નહી તમને ખાલી આમ સપોઝ મનમાં સપનામાં એમ થઈ જાય મને અમિતાભ બચ્ચન ઇન્વિટેશન આપ્યું છે તો એ કેવા ગલગુલિયા થાય તો ચિંતામણી છે હવે ચિંતામણી આવી જાય ઓહો એક મનમાં ધારો ચિંતામણી આપણી પાસે હોય તો તો શું વાત છે અને એ એના માટે તમે હાથમાં આવ્યા પછી અવાંતર વાત થાય છે અટકાવી દો નહીં લાંબુ થાય પણ એ ચિંતામણી આવ્યા પછી માણસ શું માગે અને શું વિચારો આવે વિચારો બહુ મોટી વાત છે આવ્યા પછી શું કરે માણસ તો એ ચિંતામણી જેમ મારા કે કોઈના હાથમાં હોય તો જે પદાર્થ ને તે પદાર્થ એને પ્રાપ્ત થાય એવી આ ભગવાનની મૂર્તિ છે તો કે જેને અખંડ ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રહે આ તો રોજ એ વચનામૃત વાંચીએ છીએ ને એટલે પછી એ વચનામૃતનો પણ કોઈ ઇફેક્ટ ન હોય અખંડ રહેતી હોય ભગવાનના સ્વરૂપમાં જેને મનની અખંડ વૃત્તિ તો એ જીવ ઈશ્વર માયા અને બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ स्वरूप ने जो जो इच्छे तो तत्काल देखे इंटीजिएटली तत्काल देखे केवड़ी मोटी बात पहली चिंता मेरी दुनिया की संपत्ति आपे दुनिया की बार कई आप सके नहीं आ केव आपे छे के आ तो कई अकल्प्य वस्तु હવે પેલી જ વાત છે પાયાની કે જેમને ખાસ કરીને આવો રસ હોય એ આના વિશે વિચારે આવો રસ હોય તો જ વિચારે ગણા ને એમ થાય કે આપણે કાંઈ જીવ ઈશ્વર માયા બ્રહ્મ કાંઈ જોવું નથી માયા તો ઘરમાં જ છે ને જોઈએ જ છીએ ક્યાં પછી ક્યાંય જોવા જવાની જરૂર છે પણ ભાઈ એક વસ્તુ એ છે કે જે ચિંતામણી રૂપ મૂર્તિ આવું આપતી હોય એ પેલું તો આ બધું પવનમાં જેમ કાગળિયા ઉડે એમ ઉડે છે એટલે એમ ન કોઈ માને કે આવી રીતે ભગવાન જોડાયો હોય એને લૌકિક કાયમ મળતું હતું આ ઈચ્છે અલગ વસ્તુ છે પણ સેજે સંકલ્પ થયો હોય ને તો અષ્ટિધિ નવનિધિ આવીને ઉભી રહેતી હોય સ્વીકાર ન કરે અલગ વસ્તુ એ ભૂખે રહેવાનું પસંદ કરે ઘણા એવા હોય છે સાધુઓ વાંચીએ લાખોના ન કોઈ રાજાંધીરાજા દર્શન આવ્યા મૂકી ગયા હોય તો એ આમનો જ પીડ્યું હોય ને એ તો ભિક્ષા માગીને જ ખાતો હોય એને એને પડીએ ન હોય પછી ઓલો જયારે આવે ફરીથી ત્યારે અરે બા અમે તમે સુખી થાવ એટલા માટે આ ઝૂપડું બુપડું કઈ સરખું થાય તમે નિરાય ત્યાં આસન પાછી બેસો કરો એટલા માટે શું આપી ગયા પેલા નાખ્યા હોય ત્યાં ત્યાં પીડ્યા હોય કેવી મોટી વાત છે એટલે આ ભગવાનની મૂર્તિ જે પકડતા શીખી ગયો હતો એને કઈ આ દુનિયા તો કઈ બહુ ઉણપે હોતી નથી ને એને પોતાને કંઈ અપેક્ષા હોતી નથી પણ હવે આ બીજી વાત બે વાત કરીને પછી આપણે લેશું કદાચ સારું આમાં જ પૂરું થાય શું એવું મને લાગે છે પણ તો એ વાંધો નહીં આ મજાની વાત છે ને આ બીજો એક સિદ્ધાંત મૂકી દીધો જો પહેલા વચરામ કારણ કે ઘણા કે છે એક બ્રહ્મ તત્વ સિવાય બીજું કંઈ તત્વ નથી આ તાત્વિક સિદ્ધાંત મૂક્યો એવું નથી જીવ પણ છે ઈશ્વર પણ છે માયા પણ છે અને છે આ મૂર્તિને પ્રતાપે બધાને પૃથક પૃથક જોવે એ પેલો નિરાકાર ઉપાસના કરવા જે છે એક બ્રહ્મને કેવળ ચિદગન નિરાકાર બ્રહ્મને માનનારા એને કદાચ એક જ્યોતિ નું તેજનું દર્શન થતું હશે પણ બીજું કઈ એના જોવામાં આવશે નહીં દેખાશે જ નહીં આ મૂર્તિ માનવ મૂર્તિ લાગે છે એ પાછી કઈ કે તમારી સામે બેઠી એટલે હું નહીં પણ જે એ સામે બેઠા એ જ આ માનવ મૂર્તિ એ પોતે બેઠા છે ને કેધાર વાત નથી રોકડી વાત આ તમારી સામે જે તમને અત્યારે દેખાય છે એ જ મૂર્તિ ચિંતામણી છે દર્શન આપું છું શ્રીજી મહારાજ કે મારી મૂર્તિનું તમે જે દર્શન કરો છો એ મૂર્તિ ચિંતામણી છે સામે બેઠો એ ચિંતામણી છે તમારી સામે ગાંડા થઈ જાય સપોઝ હું એમ કઉ આ મારી પાસે બોલ મોટો પથ્થર લાવીને હું આમ મૂકીને તમને કહું કે તમે અત્યાર સુધી ભાઈઓ તમે જે ચિંતા મળીને પારસ મળી વાત કરી છે આજ મને હાથમાં આવી છે અને હું આ મૂકું છું તમે આમ જોવો આમ થઈ જાય થઈ જાય ને મારું આ સુધી આપણે કેટલી પેઢીઓ ઉકલી ગઈ ખાલી ચોપડામાં સાંભળું જ છે કે આવું પારસ મળીને હોય આવું આવું હોય પણ આ તો આજ આ જોવા મળ્યું એમ કેવું થાય એનાથી લાખ ગણું આશ્ચર્ય થાય કે સામે બેઠેલા છે વાત કરીને છૂટી નથી એમ કે છે કે તમે જે જોવો છો ને સામે બેઠેલા મને તો હા પ્રભુ એ મૂર્તિ ચિંતા મળી છે હાથમાં આવી ગઈ કેવાય હાથમાં હાવ હાવ સામે રોકડી વાત આવી ગઈ કેમ તમારા રોવાડા બેઠા નથી થતા આ હું જે તમારી પાસે બેઠો છું એ ચિંતા મળી છે સંતોએ કેમ નામ દર્શન કર્યા છે એ મુક્તાનંદ હરિભક્તો પણ હરિભક્તો હતાભક્તો આ મૂર્તિ ચિંતા મળશે અને આ મૂર્તિ માં વૃત્તિ રાખો તો જીવ નું દર્શન કરવાનું એક નહીં બ્રહ્માંડના જીવ નું દર્શન તત્કાળ થાય ઓહો माया माया हो उलली जाए जेटा ब्रह्मांड ईश्वर केवाता है ईश्वर तमाम नजर साझा के हाथ में पानी न टीपू देखाय देखा ओहो हो अक्षर ब्रह्म जेनों तो ब्रह्मत्मे पार्थ वेद वेदांत में अक्षर ब्रह्म पर कहो जी अद्भुत छे बात येना सांभना ये दादा ना दरबार ये लीमड़ा ना वृक्ष ओसरी ते शू थे छे छे छे छे तो लागे त्यां त्या ज्याा ते साधारत छे परोक्षवाद प्रत्यक्ष पची क्यू हे सतो वैकुंठ गोलोक ब्रह्ममोल आदि जेट भगवान ना धाम है ये बदा धाम नु तत्काल दर्शन आ मूर्ति में अखंड वृत्ति राखवाई कठोर कठोन साधन नहीं कोई मोटी प्राप्ति पी तो के चर्चा थी से માયા શું સ્વરૂપ આપવામાં આવ્યું છે એ પ્રશ્નોની વચ્ચે ત્યારે એમાંથી આ વાત આવી કે ભગવાનનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે એને માયા કહેવાય એને માયા કહેવાય તમે એમ નહી માની લેતા કેરણ થાય છે માયા પછી કેમ હટે આમાં રાખવાથી જ હટે આમાં રાખવાથી જ હટે બીજો કોઈ ઈલાજ નથી નાક દબાવો પ્રાણાયામ કરો યોગ કરો माया बहु मोटी बात आ मूर्ति महिम भगवत स्वरूप देखाय एवं टूक मस्तु एम के ये, वा, ये, वा, ये वा, महा आश्चर्यकारी सहजानंद स्वामी ये बात સારંગપુરમાં મહારાજ વધાર્યા ઉત્સવ હતો દેશ દેશાવતી સંતો આવે એમાં મહાનુભાવવાનંદ સ્વામી આવ્યા એનું મંડળ આવ્યું છે સાંજના પછી મહારાજ પોઢવા ગયા મહાનુભાવાનંદ સ્વામી ઘણા વખતે આવ્યા હોય પાછળ પાછળ ચાલ્યા મહારાજા ઢોલિયા ઉપર લાંબા થઈને સુવા ગયા એટલે મહાનુભાવાનંદ સ્વામી ચરણ ચંપી કરવા માટે આગળ આવ્યા મહારાજે તરત ચરણ ખેંચી લીધા એટલે મહાનુભાવાનંદ સ્વામી કે ક્યુ ગુરુ મહારાજ ક્યુ સેવાની કરીને મનમાં એમ કે તમે થાકી ના છો થોડા અવસ્થા છે એ બહુ તપસ્વી છો એવું કઈક કે છે તો મહારાજ કે તમે લાયક નથી આ ચરણ વિચાર કરો મહાનુભાવ તમે હજી પાત્ર થયા નથી આ ચરણ ની સેવા કરવા ને પાત્ર થયા નથી આ મળે નહી વિચાર શું છે હસતા રમતા ખેલતા આપણે આવ્યા ને શેજી આ બધું મળી ગયું છે ને એટલે એનો કોઈ મહાત્મા નથી તમે હજી પાત્ર નથી થયા કેવો શોખ લાગ્યો એમ પાત્ર નથી થયા એટલે હવે મહાનુભાવના સામે એટલે જે હાથ લીમડા કાંઈ પાછ દીકરા આપી દે એ મહાનુભાવી અને કુરુક્ષેત્ર થી સવાસો ગાઉ દૂર કડા ગામ ત્યાંના નિવાસી ખાલી સાંભળ્યું કે આવા એક સ્વામીનારાયણ નામે કોઈ સૌરઠ પ્રગટ થયા છે અને ભગવાન કેવાય છે મુઠીયું વાળી ભાગ્યા મુક્ષા તમે જુઓ ઉભા ન રહ્યા એટલે આ આવ્યા આપણે રહી જઈએ એ વચ્ચે એક આશ્રમ આવ્યો ત્યાં રોકાઈ આવે છે કરતા કરતા આવવું પડે ને ક્યાં કુરુક્ષેત્ર વ્રત થયો તારા જેવો ચેલો ગોતતો હતો ત્યાં મોટો વિશાળ આશ્રમ છે આ બધું તને સોંપ્યું તું સંભાળી લે કે બાપજી માયામાં હું ક્યાં ફસાયું રાતે ઉઠી નીકળી ગયા દ્વારિકાનું લક્ષ્ય હોય દ્વારિકા ગયા ત્યાં ગયા ને થોડા દિ આમ બધા દર્શન કર્યા ને એવું બધું કર્યું બ્રાહ્મણ હશે સર પૂજારી જોઈ ગયા આ તો યોગ્ય વ્યક્તિ છે એમણે કીધું તમે મુખ્ય પૂજારી થઈ જાવ હું વ્રદ્ધ થયો કે વળી આ બીજું વિઘ્ન હું તો સ્વામિનારાયણ ગોતવા નીકળ્યો છું પણ મને પત્તો નથી લાગતો ક્યાં છે પછી ત્યાંથી ભાગ્યા ને પછી ફરતા ફરતા જામનગર આવ્યા એ વખતે જામનગરમાં સ્વરૂપાનંદ સ્વામી મંડળ તળાવ પાળે હતું ને ત્યારે ભેડા થયા એમાં વાત નીકળી કે હું સ્વામિનારાયણ ને ગોતું છું તો કે અમે એના જઈ આલો વેળા પછી એમને મહારાજના મુલાકાત થઈ અને ઊંઝાની તળાવની પાળે પછી એમને મળ્યા અને ત્યાં દીક્ષા આપી અને નામ આપ્યું મહાનુભાવાનંદ સ્વામી તો મહાનંદ ભાવાનંદ સ્વામીને એમ કહ્યું કે તમે પાત્ર નથી એટલે મહાનુભાવાનંદ સ્વામી કે અરે મહારાજ ક્યાં બોલતે નહી પાત્ર નહીં કીધના ક્યાં વાત સાચી હું કેવો છું કરું અરે મહારાજ તમે કીધું તો તમારા વચ્ચે કાચના લોટના ગોળા કાચા લોટના ગોળા ખાધા ઉગાડે પગે રખી પેરવાના પહેરવાના લુગડા કોથળા કહ્યું તો કોથળા પહેર્યા કડકડતા શિયાળા ઠંડીમાં જ્યાં ક્યાં ત્યાં વનવગડે પડા રહ્યા અડધે વચને ટૂંકટૂંક થઈ ગયા સાધુ બાહો વહીરાગે માર ખાધા ભૂખે મરી ગયા હાડકાં તોડી નાખ્યા અને ઊભે પગે તમે કીધી એટલી બધી સેવા પ્રવૃત્તિ ધ્યાન ભજન તપ સેવા બધું કર્યું મહારાજ આટલું બધું આટલા સાધનો અને તમે એમ કહો છો કે પાત્ર નથી મહારાજ એટલું ખડખડાટ હશે એટલો ખડખડાટ હશે બેઠા થઈને કે સ્વામી તમને ખબર નથી ખબર નથી વિરાટ બ્રહ્માએ પોતાના પચાસ વર્ષ સુધી વિરાટ બ્રહ્મા પોતાની આયુષ્યના પચાસ વર્ષ સુધી આ ચરણારવીનની એક પગે ઉભા રહીને પ્રાર્થના કરી છે એક પગે ઉભા રે હે પ્રભુ એક વાર મારો કારણ કે ત્યારે આ ચરણ ક્યાંય ના રોકાતા આ ધરતી ઉપર આવ્યા છે એવા મોંઘા આ છે હે અને સ્વામી એને તમે માનો છો કે સસ્તા મળે તો કે મહારાજ પણ અમે આટલું બધું કર્યું જ છે ને હળી પાછા મહારાજ ખડખડા કેવું છે ખબર છે તો બોલો હમ એ કોઈ શ્રીમંતેઠિયો હોય એનું ફળિયું પચા આમ ને પચા આમ હોય એ ફળિયા ને પેલો વાળે અને પછી શેઠ કે ફળિયું વાળી નાખ્યું તો પછી અધમણ સોનું માગે ફળિયું વાળવાન બદલામાં મેં ફળિયું વાળ્યું ને અધમણ સોનું આપો એમ માગે અને જેમ પેલો કેળીને કોઈ માગે એમ સ્વામી તમે જે આ બધા અત્યાર સુધી આ બધા સાધનો કર્યા જે તમે કર્યું તમે આ જન્મ ની તમે જન્મ જન્મ બધા વેળા સાધનો કરો ને તો ફળિયું વાળીને અધમણ સોનું માગે એના જેવું છે સ્વામી પાણી આવી ગમે એટલા સાધનો કરી ઊંધો પડી જાય તો આ ચરણ મળે નહીં પણ મહારાજ અમે તમારા છીએ અને તમારે આશરે આવ્યા છીએ અમે બીજું કાંઈ જાણતા નથી તો મહારાજ કે બસ વ્રત તબજબ થી ન મળે મોજ મળે દાબો કેવી વાત છે કઈક મોજ ચડી છે એવા એ કિંમતી ચરણ એવી એ મૂર્તિ કિંમતી મહા મૂલ્યકારી એનો કોઈ પાર આવે નહી એ સેજે મળ્યા હોય એટલે આપણને એનો મહિમા હોય નહીં જો મહિમા સમજાય તો ગુણાતીતાનંદ સ્વામી કે આમાં તો ગાંડા થઈ જાય ડગળી ચુસ્કી જાય એ વાત એમ નઈ એ સાચી છે એમ જેવી આ મૂર્તિનો જેવા આ સાધુઓનો મહિમા છે એવો જો જણાય અને સમજાય તો સ્વામી કે ગાંડા થઈ જાય લે છે એક બે વાતો હજી પછી નાના સમઢિયાળા ગામ છે એ ત્યાં જોગી સ્વામી એમના ગુરુ માનસામી માનસ સ્વામી કૃષ્ણજીવન દાસ એ અને આપણા શાસ્ત્રીજી મહારાજ ગુરુદેવ એ બધા ગુરુભાઈ પુરાણી ગોપીનાથજી સામે ના બધા શિષ્ય એક મંડળ કહેવાય અને ત્યારે એમની સાથે ગુરુ આનંદ સ્વામી જોગી સ્વામી અને બીજા એકાદ બે સંત ભગત જય થોડેક ગામને થોડેક છેટે કણબી પટેલ પ્રાગજીભાઈ ની ત્યાં સવારે કે બપોરે કે નાહવા માટે સંતો જાય પણ તે દિવસે સામેને થોડું શરીરે કેવું કઈ સારું નહીં હોય એટલે ત્યાં ગરમ પાણી કરીને સ્વામીને નવડાવ્યા છે પછી સંતો નાવા માટે નહીં જોગી સ્વામી ને અરે બીજા સામે બીજા નહીં બધા ગયા હવે સ્વામી ને તો આપણે દેહક્રિયામાં વધારે વધારે સમય આપીએ બાથરૂમ માં દાઢી માં પેલામાં બ્રશમાં વધે ને ટોયલેટમાં તો ઘણા બેઠા જ રીએ છીએ ભૂલી જાય મેઘેજે વાંચે રાખે અને આપડે મોટા ભાગનો સમય એમાં જાય ત્યારે જગી સ્વામી તત્કાલ દેહ ક્રિયા બધું પૂરી કરી ધ્યાનમાં બેસી ગયા એ ધ્યાનમાં બેઠા નાતા હલહલ કરે જેમ કે હલહલ કરતા હતા નાઈ અને ધોતિયા પહેરી પહેરી અને પછી એના તાનમાં નીકળી ગયા બધા સામી એમને બેઠા ગયા સ્વામી ને કઈ ખબર જ નહી ઓલા ભાઈ આ ગયા શું થયું નાહી લીધું ભાન જ ભૂલી ગયા એને ગયા એના તો પહોંચી ગયા હાલી ને જાય છે જે અડધો કલાક એનું જાતા થાય તો ત્યાં પછી એમને પૂજા કર્યા બધું કર્યું માનસ સામી પગે લાગવા જાય પણ માનસ સામે તો વાલા હોય વધારે ગોતી રાખે ને કલાક દોઢ કલાક એક કલાક જેવું થઈ ગયું તો રાખે જોગી કેમ નથી દેખાતા ત્યારે તો બધા ગોતવા માંડ્યા પછી યાદ આવ્યું કે સ્વામી એ તો કદાચ વાળી જ રહી ગયા માનસ સ્વામી કે એકલા આવે નહીં આવે આપણે જવું પડશે એ વૃદ્ધ શરીરે સામી એમને ગોતવા નીકળ્યા વાડી ગયા તો હજી એમને બેઠા છે આખ્યો બંધ ધ્યાનમાં બેઠા છે માનદ સામી કેમ ઉઠાડવા લાકડી ને ટેકે સામે એમને ઉભા સામે જોગી સામે ત્યાં એમને બેઠા પછી પોતે પોતાની દ્રષ્ટિથી એમને જે આકર્ષણ કર્યું તે ધીમેઘથી પછી આમ જોગી સાહેબ આંખ ખોલી આંખ ખોલી ત્યાં તો કેટલો દી નવ વાગ્યા નો ચડી ગયેલો સામે જ જોઈએ તો સામે જોઈએ એકદમ પગમાં પડી જ્યાં પછી બાંધ્યું કહો સામે કે મને તો કઈ ધ્યાન રહ્યું નહીં એટલે આવું થઈ ગયું તમારે ધક્કો ખાવો પડ્યો બે હાથ માનસ સામે જોગી સામે માથે મૂક્યા ને કે જોગી તને ધ્યાન રે એવું તો કોઈને રે નહી તું એમ કે મને ધ્યાન ન રહ્યું પણ તને જેવું ધ્યાન રહે છે એવું કોઈને ધ્યાન રહેતું નથી કેમ બોલા આવો રસ થાય કે ભાઈ મૂર્તિ આમનો મારો આખી મીચીન જોઈ રહ્યો કે સામે મૂર્તિ જોઈ રહ્યો તમને કોઈ ની સ્વાદ આવ્યો કઈ શું સ્વાદ આવે જોઈ જ રાખવામાં શું સ્વાદ આવે અને ઘણા પેલા બહુ પેલા તાર્કિક લોકો હોય ને નામ જપની ઠેકડી ઉડાડતા હોય ના મૂર્તિના દર્શનની ઠેકડી ઉડાડતા હોય કે ઘણા લોકો મૂર્તિનામ જોઈ રાખતા હોય તો તમે કોઈ વ્યક્તિ હોય એની સામે રાખો સામે ખીજાય છે શું મારી સામે જોઈ રહ્યો છે તો ભગવાન ના થાય કે તમે શું મારી સામે આમ જોઈ રાખો આવા બાલ બુદ્ધિ જેવા તર્ક લડાવે તો શું શું જોઈ રાખ સ્વાદ આવે આવતો હશે સ્વાદ આવતો હશે એક્ઝામ્પલ આપોજી એક્ઝામ્પલ આપો સ્વાદનું જોઈ રાખો શું સ્વાદ આવે અરે તમારી વાત કરું પૈણા હોય તો એકબીજામાં જોવે શું થાય શું સ્વાદ આવે કયો છે મનાયું ને હા પડી હવે હોટો હોય પાછું લાવો ખોટું પાછું હકીકત છે ને અને આ દ્રષ્ટાંતો એટલે તુલસી દાસ પિયારી પ્રિયદામ ઘુનાથ નિરંતર મોહે પ્રિયલા ગહરાગવતાધિક શાસ્ત્રોમાં તો પતિ પત્ની ની વાત કરી જ નથી આવા દ્રષ્ટાંત આપે ને ત્યારે કોઈ ક્યાંય પણ કોઈ શાસ્ત્ર ગ્રંથ કરતા નારાજગી પત્ની કેવો કીધો ખબર છે જાર વ્યભિચારી સ્ત્રી પુરુષો ને જેવો એકબીજામાં પ્રેમ હોય આઉટલાઈન નો એ બીજી એને મન માની ગયું હોય પછી એના માટે જે એને પ્રેમ હોય એવો પ્રેમ હજાર એના અંતરાયો કરે બાપ અંતરાય કરે મૂકી દે મા અંતરાય કરે દે ભાઈ અંતરાય કરે દે પણ એમ કે તમે બહુ અંતરાય કરશો કાકરિયા પડશું પણ અમે છૂટા પડશું કયો આ છે ને એટલે એ એ પ્રેમ ને ભાગવતાધિક શાસ્ત્રો કીધું યથા જરા જાર પુરુષો જે પાગલ થઈને જે એકબીજાને ચાહે છે એવો પ્રેમ એટલે કામી રે પ્યમી ગ્રહસ્થો ને કામી ના કહેવાય ધર્મમાં છે આવો જેને દ્રષ્ટાંતો ત્યાં જ આવે પણ એનાથી બહુ મીઠું મધુર એનાથી પણ મીઠું દ્રષ્ટાંત આપીએ વીસ પચીસ વર્ષ વ્યાગ્યા હોય અને પછી એને ઘેર નાનકડો કેલિયા કુંવર જેવો દીકરો થાય પછી એ મા કે બાપ બે એ છોકરાને આમો જોઈએ જ રાખે જોઈએ જ રાખે શું સુખ આવે અરે ધોધ છૂટે ધો છૂટે ધોધ નાકમાં આવડી આવડી લેટ આલી જતી હોય ને તો એ દોજ છૂટે ધોત એક આંખમાં ફૂલો ની એક માં કાંઈ ન હોય તો ધોત છૂટે છૂટેક નહિ એમાં જે પરિણામ હોય એને હોય એ વાત છે આજે આજે એને જે એના હેતુ હોય ભય કરવો એમ પણ પછી એક દીકરો થાય પછી બીજો દીકરો થાય પછી તીકરો દીકરો થાય પછી ચોથો પછી ઘટતું જાય એમાં હાથ નું હોય તો પછી જો છોકરાને મારે મારો પીટો હખણી નો નથી મહેમાન આવ્યા નથી પાંચું માગ્યું નથી કાળા મના અનાથાશ્રમ વાળા ગામમાં ફાળો કરવા આવે તેને બે છોકરા નોંધાવે તો રૂપિયા ફાળો લેવા આવે બે છોકરા નોંધાવી લેતા જાઓ પણ જે પેલો દીકરો હોય ખરેખર કેટલો પછી પેલો દીકરો દીકરી જે હોય કારણ કે એનું અસ્તિત્વ એમાં છે અસ્તિત્વ આખું ઠલવાયું છે બરોબર એમ એમ જોવામાં એને માતા પિતા બાળકને જોવામાં હજી એનાથી વાત કરું એ બાળક પાંચ વર્ષ થયું અને ખોવાઈ ગયું હાથ આવે અને પછી બાળકને જે રીતે ભેટે અને પછી બાળકની સામે જોઈ રે ધોધ છૂટે ધોત શું છૂટે શું છૂટે અરે ધોધ છૂટે ધોધ બસ એવી જ રીતે ભગવાનની મૂર્તિમાં જયારે જોડાય મહિમા મહિમા એ સહિત કરીને ત્યારે એવી ભગવાનની મૂર્તિ એનો મહિમાનો કોઈ પાર આવે નહી હવે તો આપણને એક પ્રશ્ન થાય હવે એક મજાની વાત કરો એમાં આવું હેત થાય ક્યારે કે બીજું કેટલું વાલો કરી રાખ્યું છે स्त्री ने धन दीकर बंगला के पदार्थों हम एम ज्यादी आद थ वालू ए चोटाड़ी राख्य क्या थी तो पास बीजू सा तो ओला तूटी जाए तो करव शू पेला है एट्ल आम था आम हेद थे तो ओलू तूटी जाए ऑटोमेटिक तूटी जाए તો ઓટોમેટિક તૂટી જાય તમે શેરીનો ભારો બાંધ્યો હોય ઘાસનો ભારો બાંધ્યો હોય એને તમે બંધ માર્યો બંધાઈ ગયું ને બીજો બંધ એનાથી બે આંગળ વધારે ટાઈટ કરીને બાંધો તો એનો બંધ ઢીલો પડી જાય ને ધરદ કાંઈ કરવું ન પડે ઓટોમેટિક નહીં તો તમારે ગાંઠે ન છોડી શકતા એટલો ટાઈટ હોય પણ તમે એક બીજો બંધ લોટકો માણસ આવીને બાંધે અને ખાલી પાંચ જ દ્વારા જેટલો વધારે ટાઈટ બાંધે તો એલો ઢીલો થઈ જાય म जो भगवान दुनिया बंधन ढीला थे तो ढीला पड़ी जाए पड़े तो आमस तो करव शू जो एम तूटे तो आम थाय आमा ये थायलू तूटे हम जाव क्या सरस मजा तो ગમે છે ને તમને ગરમીનો તાવ ચડે ખાંડ સાકર ખાંડ સાકર નું પાણી પીવડાવો એને જવું તમે પીવડાવો ને એટલે તરતું કરીને કાઢીને મને કડવું લાગે છે ખાંડ સાકર કડવી હોય પણ પેલા ને પિત્ત તાવ છે એટલે ખાંડ સાકર ગોળ કડવા लगे थूकी नाइन लगे तव होने खांड साकर कड़वाई कड़वा, कड़वा लगे दवा है य कड़वा लगे फावे नही गमे नही भावे नही रुचे नहीं छापण पीवे तो पीता, पीता, पीता, पीता येने निकली जाए ती जाए खाण साकर मध जवा लगे जे कड़वा लगे ये दवा एम भगवानी मूर्ति मनस तुजा ध्यान तूजा आ बढ़व થુધું કરી કાઢી નાખીએ ઉભા થઈને ગમે નહીં ફાવે નહી કેટમાં ત્રણ કલાક બપોરે જરાય લાંબુ કઈ વરસાદ નો હવામાન નો વેધર નો ડિસ્ટર્બન્સ થાય તો એ પાસે હમણાં ચાલુ થશે તમે જોત કર્યા જાવ બેહો હમણાં તમે જો હમણાં યુવરાજ આવવાનો બેહો છે એ આઉટ થાય તો ધોની તો બેઠો જ છે એ તો આઉટ થવા માટે બેઠો છે પણ રાય કેડ ફાટે આખી બળે થાક લાગે આમાં લાગે હા લાગે લાગે આ બધું છે બધા પ્રોબ્લેમ થાય છે कारण शुकाम मच्छर कर मच्छर कर बराबर खबर एटली खबर ते मच्छर मर ने माता पुरुष लेडीन जेन्या એમાં માદા મચ્છર કરડે તો જ તાવ આવે બાકી તાવ આવેલા મચ્છર ભલે કરતા છો કરડે પણ પેલા જેને જેને બચકું ભાઈ રમતો તો બાળ એક બંગડી લઈ હાથમાં એનો તો વાગી ગયો જોકો ટૂટેલી બંગડી હોય ને કૂકો કે કૂકા નો લઈને બાળક રમતો તો એવી તે પાડતો તો એ પોકો રોતો તો એની પોકો પાડતો તો એને સાંભળીને બોલી ગયેલ હું કે ભાઈ બંગડીના ઝોંકા કઈક ને વાગ્યા હજી પાડે છે વેદના પોકો વાગી ગયો આમાં ઘણા કેતા ફેબ્રુઆરી પછી જો મેળ પડી જાય ને બાલે ઉછી ના કરવા પડે મને થોડા પેલા એક વાર ઘોડે ચડી જવું છે જલ્દી હવે નસીબ નું જેવું આમ ખર્ચો આખો ઉઠાવવા તૈયાર છે તો કોઈ દેતું જ નથી એમ તો બંગડી લઈ એનો તે વાગી ગયો શંકરાચાર્ય નીકળ્યા ને રેટિયો તમે જોય ને ગાંધીજી નો રેટિયો આપડે તો કાચ્યા છે રેટિયા એટલે કાચ્યા હતા ચાલે ને ત્યારે એ ભૂ ભૂ ભૂ અવાજ આવે ખબર છે ભૂ આવે એટલે શંકરાચાર્ય તો મહાપંડિત વિધવાન વિચક્ષણ ત્યાં ઉભા રહી ગયા રેટિયાને સંબોધી નીકળી ઓહો યંત્ર માં રુધિર માં રુધિર તું રોમાં રોમાં રડવું કારણ કે તારે રડવા સિવાય નથી કારણ કે તું એક બૈરાના હાથમાં પીડ્યો છું બેન પેદા કાચતા હતા એટલે તું એક બૈરાના હાથમાં પીડ્યા છે એના હાથમાં જે જે પીડા છે હજી સુધી બધા જ રડે છે ભલે તમે બહાર બોલતા ન હો બાકી પરિસ્થિતિ તો એ જ હોય એટલે આ પિત્ત જ્વર માયા કરડી માયા ના પદાર્થો બધા કરેડ્યા એનો જ્વર આવ્યો એનો તાવ આવ્યો એટલે પછી આ ભગવાન ધ્યાન માનસ પૂજા ભજન સ્મરણ કરવું કીર્તન ભક્તિ કથા વાર્તા એ બધું કરવું એ આપણને કડવું લાગે છે ગમતું નથી પણ ભાઈઓ એનો એ જ દવા છે એ જ દવા છે કઈ દવા ન ગમે તોય પીવું ન ગમે તોય માળા કરવી ન ગમે તોય ધૂન કરવી ન ગમે તોય વચના વાંચવું ન ગમે તોય ભક્ત ચિંતામણી વાંચવી અરે ન ગમે તોય કથામાં બેસવું ન ગમે તોય કથા સાંભળવી ન ગમે ને તોય હરિસ્મૃતિનો પાઠ કરવો આ એ જ અમૃત લાગે કડવું પણ પછી અરે મીઠું એટલે મહારસના ઘૂંટડા આવે અને ત્યારે આપણને એમ કલ્પના થાય કે એમાં રસ આવતો છે ત્યારે જ આમાં એટલું બધું લીખ્યું છે ને એ રસ ત્યારે આવતો હશે ને એવો ત્યારે ગાયો છે એટલું બધું એમણે કહ્યું હશે એટલે મૂર્તિ ચિંતામણી છે હાથ કરવામાં હાથમાં આવે તો જ ને આમ આવી ગઈ છે કે હાથમાં ને જો આમાં છે પણ એમાંથી કાંઈ દેખાય નહીં અહીંયા ચડે પછી દેખાય ચશ્મા ચડે તો જ દેખાય નહીતર કઈ દેખાય નહીં ચિંતામણી કોઈની પાસે હોય એમાં આપણને ફાયદો કઈ નહીં થાય આપણા હાથમાં આવી पड़े हाथ में आवा आप शू कर तो भगवान वृत्ति रा अभ्यास हम्म रीते भगवान मूर्ति है जेवी चे, अंग उपांगों स्वरूप तिल चिन्ह है बदोज भगवान घना अवतार थे रीते तुम वचना परथारो वह कोई दिवस પરથારો એટલે ભૂમિકા વાંચ્યું છે ન વાંચો હોય ને તો પ્લીઝ તમે કાલે વચનામતનો થોડો થોડો પડથારો વાંચો એમાં જે બધી વસ્તુઓ જે લખી છે ને અદભુત એમાં ભગવાન સ્વામિનારાયણ એમનું થોડું ટૂંકું જીવન આપ્યું છે પછી એમના શરીર શ્રીઅંગ વિગ્રહમાં મૂર્તિમાં જે ચીનો હોય જે તિલ હોય એ બધાનું વર્ણન કર્યું છે અને એના પછી એમની સ્વાભાવિક ચેસ્ટા એનું બધું વર્ણન લખ્યું છે ખાતા હતા કેમ બેસતા હતા કેમ હાલતા ત્યારે હાથમાં રૂમાલ રાખતા કેમ પીરસતા કેમ જમતા હતા બેસતા ત્યારે એની કેવી સ્ટાઇલ હતી मूर्ति जे प्रकार कर चिंतवन करू चिंतवन करता करता पीछे एम साय मूर्ति अपार अपार ने अपार मैम अपने थोड़ा घणु आयानी हजी एनी जोड़ेली बहु महत्वीस मुहूर्ति सहजानंद सुखरो नखशीख सुधी निरखता के आनंद प्रथम प्रभु प्रगट न राख रुदिया मंगो अंग अवलोकि ने अंतर उ मनोहर सुंदर मूर्ति मनोहर सुंदर मूर्ति पहलो शब्द आयो छे, मनोहर क्या सहजानंद स्वामी मारा मार ईष्ट पुरुषोत्तम नारायण मूर्ति केवी छे मनोहर मनोहर न अर्थ थाई छे के मन हरी ने तो खिलो थे मनोहर मनोहर सुंदर पाछ ये सुंदर मनोहर सुंदर मुहूर्ति सहजानंद सुखरो આનંદ તો સહજ સહજ એમાંથી નીકળે છે એનું નામ સહજાનંદ રામાનંદ સ્વામી બહુ સમજીને પાડ્યું છે સહજ સહજ આનંદ આપે છે સામે જોઈ રહ્યો આનંદ આનંદ આનંદ થાય અને સુખરૂખ બીજે ક્યાંય ખોળવા જવું જ પડે ને એમાં જ છે બાજુ સ્વામી કે ન કશી કશુધી નિરખતા આવે આનંદય નું અનુપ એટલે કોઈ એની તોલે બીજું આવે નહી ઉપમા જ એને ન દેવાય એવો આનંદ ક્યાં આવે નખથી શીખા સુધી નિરખવામાં એટલો આનંદ આવે પ્રથમ પ્રભુ પ્રગટ રાખું રુધિર માય અંગોય અંતર રહું છા આને હું હૃદયમાં રાખીને હવે નીરખીશ બહાર નહી જો ક્યાં જોઈશ હૃદયમાં જોઈશ પણ આપણે સામાન્ય રીતે પ્રારંભ જયારે કરવો ત્યારે મૂર્તિને પેલા બહાર જોવી આંખ્યો મીચી બહાર જોવાનો અભ્યાસ રાખવો સીધે સીધો કઈ ઠરે નહી બધું અંધારું ઘોર લાગે સુખ નો આવે અકળામણ થાય ગભરામણ થાય આખી મીચી નો બે આમાં શું દેખાય કઈ નો દેખાય એટલે પેલા સામે મૂર્તિ કોઈ પણ હોય અને આમ ખુલ્લી આંખે જોવી પછી બંધ આંખે પણ સામે જ જોવાનું રાખવું આને પછી ધીમે ધીમે અંદર હૃદયમાં ઉતારવાની અને પછી ત્યાં જોવાની હૃદયમાં એટલે ઘણા લોકો અહીંયા સમજે છે આટલામાં જોવું નહીં આખો ઉર છે ને ઉર પ્રદેશ એ હૃદય આકાશ જ છે એટલે અહીંયા મધ્ય અંદર આ બધું પોલાન ધારો આ જે આપણો ભાગ છે ને એ આપણે જયારે ધ્યાન કરીએ માનસિક કરીએ કોઈ બીજું કરીએ ત્યારે આ પછી આપણો જે છાતી ભાગ છે એને ખુલ્લું કરી નાખે એટલે વિશાળ આ પાંચ પાછળ આ બધું છે એ બધું ભાવ ભૂલી જવાનો અને આખો તેજોમાં વિશાળ એનું ફેલાયેલું હોલ છે મેદાન છે જે રીતે એમ જોઈ અને ત્યાં પછી આખી સભા નીરખો ઢોલિયા પર બેઠેલા નીરખો સામે મૂર્તિ ને જે નીરખો એ ત્યાં સમજાયું ને પાછી વૃત્તિ વાળવાની પાછી વૃત્તિ વાળીને આ આટલો નાનો ભાગ છાતીનો દેખાય છે એને ખુલ્લો કરવા બધા આવરણો હટાવી દેવાની વિશાળ ધારવાનું પણ વૃત્તિ જે આપણી છે ને એ મધ્ય મારી એ બહુ મહત્વની છે એ અંતરવૃત્તિ છે ઇન્દ્રિયો તમે આમ સહજ રીતે જો તમે અભ્યાસ કરો તો આમ ખાલી ખુલ્લી બંધ આંખે પણ તમે બહાર વૃત્તિ ફેલાવો ને તો ઇન્દ્રિયોને આંખને થાક લાગે છે માઇન્ડને પણ થાક આવે છે એને પણ સ્ટ્રેસ લાગે છે પણ એ જ વૃત્તિઓ જેવી તમે પાછી વાળીને થોડી મિનિટો માટે પણ તમે પાછી અંદર ઉતારી અને રોકો તો સ્ટ્રેસ હળવો થઈ જાય એ એની મહાનતા છે કારણ કે ત્યાં એનું ઘર છે ને જીવનું પોતાનું ઘર છે આ તો બહાર નીકળી ગયા છે એટલે દુઃખ થાય છે અને કોઈ દિવસ કોઈ પણ માણસને ઘરે જીવો સુ ખાવે એવું બીજે ક્યાંય આવે જ નહી મરી જાય તો ના આવે ઘરે ખાવાના ફાંફા હોય ખુવાના ફાંફા હોય રોટલા ઓટલાના ફાંફા હોય એને કોઈને તમે લગ્નમાં બાભા મોકલો પંદર વીસ દિવસ સુધી બધી લગ્નમાં આટા મારીને ખાવા પીવાના તાલ પાછલા દડીમલા જેવું થઈને આવે તોય એને છેલ્લે પંદરમો દિવસ થાય સાંભળે હવે ક્યારેક ઘરે જૂટતું જ નથી લગન નું નહિ દુઃખ નથી એને ખબર છે પણ તોય એવો એ પાછો ઘરે આવે અને તૂટેલા ખાટલા પર બેસે ત્યારે કે હાય ઘરે આવ્યા પણ ઘર વગર કોઈ શાંતિ થાય નહીં એ હૃદય આકાશ છે આપણું ઘર છે આપડું ત્યાં નિવાસ છે આપણે બહાર જાય છે એટલે જ દ છે ઘરે આવે તો જ સુખ पुरुषोत्तम परम दयाल के नाथ निरख्या कोने, के भक्ति ना के नाथ निरख्या सत्संगी नाथ निरख्या उभारी जाओ પુરુષો સ્વામી પરોક્ષવાદ સ્વામી કેવું નથી કરતો મેં મારી આંખે સગી આંખે એ પુરુષોત્તમ પરમ દયાળ સુખ ખાણી આનંદ નિધિ સકલ ઐશ્વર્ય ધામ આનંદ કરડો પતિ સામી પુરુષોત્તમ પરમ દયાળ કે નાથ ને ક્યાં છે એ કોણ છે ભક્તિ ધર્મ ના બાળ કે નાથ ને એ તમે બીજે પરોક્ષપણે વેદ વેદાંતમાં જે કહેતા હોય નહી કરતા આખું પુરુષો બોલી જાવી ઘનશ્યામ પ્રભુ જેને સહજાનંદ સ્વામી સ્વામી નારાયણ કહો છો એ શ્રી ભક્તિ ધર્મ બાળ કે નાથ નિરીક્ષા છે અરે સુખદાય સહજાનંદ કે નાથ નિરીક્ષા છે सत्संगी ना सुखकंद के नाथ निर्ख्या अंगो अंग माय अविनाश के नाथ निरख्या छे गुलास् के नाथ निरख्या छ એના અંગો અંગમાં અપાર આનંદ ભર્યો છે એવા અવિનાશી સહજાનંદ સ્વામી એને નિરખું છું તો અહી હરખ હમાતો નથી ઉલ્લાસ આનંદ સમા બોલીને ગાથા એ શું થતું છે નિષ્કુલાનંદ સ્વામી કે અંગો અંગમાં અવિનાશ અને મારા અંગે અંગમાં અયો હરખ એમાં જ આનંદ સમાતો નથી પુરુષોત્તમમાં હું વર્ણન કરવા બેઠો છું તો મારા અંગ અંગમાં એ આનંદ સમાતો નથી છલકાઈ જાય છે સ્વામી વર્ણન કરવામાં અંગો અંગમાં અવિનાશ કે નાથ નિરખ્યા છે તેને હૈયે છે બીજો ભાવ કે મને એનો આનંદ છે કે મને એના એક અંગે અંગને નિરખવાનો અવકાશ મેળો છે સાબિતી આપશે કે આટલા આટલા અંગ મેં આવી રીતે જોયા એકે એક અંગને મેં મને નિરખ્યા છે એ મને મોકો મળ્યો છે એવો મને અવસર મળી ગયો છે એનો મને ક્યાંય આનંદ સમાતો નથી કેટલા ભૂખ્યા થઈને દર્શન કર્યા છે ઓહો વાત મૂકી પણ એ મહિમા જાયણા સમજાયા વગર ખબર પડે નહીં અદભુતાનંદ સ્વામી બોટાદ આવ્યા દહા ખાચરનો એ દરબાર ત્યાં ઉતારો કર્યો નારાધન પૂજા કરે સવારનો પોર તો દાહા ખાચર પછી આવીને સ્વામી બેઠેલા સ્વામી પૂજા કરે દર્શન કરે સામીની પૂજા પૂરી થઈ ને સાંભળજો એટલે આવડો લુગડાનો ટુકડો એ પૂજામાં હતો આંખે અડાડ્યો માથે મૂક્યો છાતી અડાડ્યો કપાળ રાખી ત્યાં આંખમાંથી પાણીની ધાર થઈ બે આંખીઓમાંથી શ્રાવણ વાદરો વર્ષો હીબકે ચડી ગયા સામે દાહ કાચર તો જોઈ ગયા કે આ સ્વસ્થ થયા અદભુત આદંદ સામે એટલે દાહક છે મને કઈ સમજાણું નહીં દરબાર તમને શું વાત કરીએ અમારે દેશ દેશર શ્રીજી મહારાજ હુકમ કરે કે જાઓ દેશ દેસાંગ કરાવો અમે નીકળી જાય અમને આજ્ઞા હોય કે આજ્ઞા વગર પાછું આવવાનું નહીં દરબાર તમને શું કહે ક્યારેક ત્રણ મહિના ક્યારેક છ મહિના ક્યારેક વરસ ક્યારેક દોઢ વરસ ક્યારેક બ બે વરસ ક્યારેક અઢી અઢી વરસ નીકળી જાય ત્યારે અમને આજ્ઞા મળે ને ત્યારે અમે મહારાજની પેળા થાય ને ત્યારે અમે મહારાજના દર્શન થયું હયું પળપળ ઝંખે પણ મળે નહીં પળપળ ઝંખે ને મળાય નહીં અહીંયા સુધી શું ગઢડાના પાદર સુધી આવ્યા હોય ને એમ કે ના અત્યારે અમને કોઈ મળે નહીં અમારે પાછું ધૂળ ફાંકતા વયું જવું પડે વેદના દરબાર તમને સમજાય નહીં હા સ્વામી હા એટલે આ એમની ઓઢેલી ચાદરનો એક ટુકડો છે ને એ ભેળો લઈ લીધો છે જ્યાં જાય તેને અહીંયા ડાળીએ એનું છે ને એને મળ્યા જેટલો આનંદ થાય ક્યારે મળશે એ વલવલાટમાં અયું ભરાઈ જાય છે આંખમાંથી પાણી આવી જાય છે ઓ આ ટુકડો ભેળો રાખીએ એટલે શાંતિ થાય છે નહીતર અહીંયામાં ક્યાંય જે વીર કે વેદના છે એનો કોઈ ઇલાજ જડતો નથી દરબાર કે એમ થાય કે પાંખું હોય ને તો ઉડીને સીધા અક્ષર ઓરડીમાં જઈને બાદ ભરીને એની ભેળા બેસી જાય પણ હવે આવવા નથી દેતા દેશ દેશ આવવા ફરવાનું એનો મોઢો જોવા સિવાય અને બીજા કોઈના મોઢા જોવા ગમતા નથી એનું મોઢા જોયા વગર અમને ખાવું ભાવતું નથી એમને પાણી પીવું ભાવતું નથી અને એના તરફ પગલાં ઉપાડવા સિવાય બીજે ક્યાંય પગલાં ઉપાડવા જીવ નીકળી જાય છે પણ આગના છે જવું પડે છે એટલે આ ટુકડો રાખ્યો છે ને એમ અહી કપાળ ઉપર ભીનું કપડાનું પોતું કરી મૂકેને દરબાર એને જરીક શીતળતા અનુભવ થાય એમ અમને આ પ્રસાદીના ટુકડા થી થોડીક ઢાઢક થાય છે સાંભળજો એટલે દાહા ખાચર ને આંખમાં પાણી આવી ગયા સ્વામી શું વાત કરો પણ પછી સ્વામી બોલ્યા કે દરબાર તમે ભાગ્યશાળી છો નજીકમાં રહ્યો છો સંકલ્પ થાય એટલે ઘોડે ચડી સીધા ગરડા જાઓ મહારાજના દર્શન કરો એની સાથે વાતો કરો પાછા તમે ભાઈ આવો અમી એવા ભાગ્યશાળી નથી હા સ્વામી સાચી વાત સ્વામી પૂજા કરી લીધી પછી એમને વિરામ કરાવ્યો જે કંઈ દીકરા એમને સોંપ્યું કે સ્વામીનો ખ્યાલ રાખજો બપોર ભોજન કરાવજો તરત દરબારે ઘોડી લીધી મારતે ઘોડે સીધા ગરડા ગયા વહેલું આવે ગરડા દાદાના દરબારમાં પહોંચી ઘોડી લીમડા નીચે બાંધીને સીધા અક્ષર ઓરડીમાં જઈને મહારાજને ધબોધ દંડવત મીંડા કરવા દંડવત મીંડા મહારાજ આડે પડખે હતા ને બેઠા થઈ ગયા ઓહો દાદા દાહા ખાચર બોટાદ થી તો હા મારા શું બોલા ખબર છે સાધુ મેળા લાગે છે કોઈક સાધુ મેળા લાગે છે તમને બીજી વાત કહું એટલા માટે દાહા ખાચર પાસે આવતા સત્સંગી હતા બધી વાત સાચી પણ ભાઈ દાહા ખાચર કોઈ મહારાજ ને દંડવત કરતા નહીં પણ આ દોડી સ્પેશિયલ આવ્યા અને સાષ્ટાંગ દંડવત દબોદ પડી ગયા મહારાજ કે દરબાર કોક સાધુ મળ્યા લાગે છે હા મહારાજ મને અદભુત આનંદ સ્વામી મેળ સાધુ વગર મહિમા કોણ સમજાવેરા અપરાધમાં ગયા હું ક્યારેય માનતો નહીં કે આપને આમ દંડવત કરવા બધા કરતા હું જોઈ રહેતો મહારાજ તમે તો બહુ મોંઘા છો હું બહુ ભાગ્યશાળી છું પણ તમારા સાધુ ની આ જાણ્યું ત્યારે એમ થયું કે હું તો બધું ખોઈ રહ્યો છું માટે મહારાજ હું પછી દોડતો આવ્યો અને મહારાજ આપના દંડવત કર્યા છે મને તમારો સેવક ગણી અને મને શરણે રાખજો પણ ભૂલ સુધરે એ બહુ મોટી હું ઘણા બધા પૈસા વાળા સુખી વાળા ઘણા માણસો આવતા હોય ને એ ઠાકોરજી દંડવત નથી કરતા સાધુને છે ના કરે ઠાકોર બસ આવે ઉમે દર્શન કરે ભૈયા નથી ગયા ને જેવાનું થાય એટલે તમે ખાલી એમ આમ જ કરો નજીક આવી જાય ત્યાં તો આમ તમે જો ફોટામાં નથી જોતા કેટલા વાર ઝુકી જાય કે આપણને જોગ આવે જ નહીં એમ હવે મોકો મળી ગયો કરી લઈ આવ ઘણીક વાર આમ બોલે તો એ કેટલું જ લાગે તો આ તો રાજા ધીરાજ છે એનું દર્શન થાય એને સામે બેઠા જોઈએ અને આમ પડે નહીં ધબ દઈને બહુ મોટી ખોટ દેખાણું જ નથી સમજાણું જ નથી એ તો જોઈને મૂર્તિને જોઈને પગમાં પડી તમે હરે કૃષ્ણ મંદિરના તમે સાધુઓ જે છે ને તમે એ આપણે રીત જોઈએ હવે હોય કે ઓછી થઈ ગઈ હોય ખબર નહીં પણ એ પેલા આપણે જ્યાં જ્યાં ગયા ત્યાં જોયું એ સાધુ આ મંદિર આમ હોય આ બે બારણા છે નજરે જોઈ ની વાત છે દંડવત પ્રણામ કરે પગે લાગે પછી જ જાય ત્યાંથી જોઈને આમ જવું હોય અહીંયા વચ્ચે આવે સાંક પડી જાય પછી રાજા ધીરાજ બેઠા જાય એટલે શિક્ષાપત્રીમાં મહારાજે કીધું કે માર્ગે જતા કોઈ પણ દેવાલય શિવાલય યાદી આવે તો આદર થકી તે દેવ દર્શન કરવું ને પ્રણામ કરવું આ બહુ મોટો અપરાધ છે કે કોઈ ઠાકોરજી મંદિર કે મૂર્તિ જોઈએ અને જો હાથ કે જોડીને નમસ્કાર ન કરીએ બહુ મોટો અપરાધ છે અપરાધ છે એ લક્ષ્ય જ ન દીધું આવા મોટા બેઠા હાલો ગણપતિનું મંદિર છે હનુમાનજી મંદિર છે શિવજી નું મંદિર છે માતાજી છે એ અંબાજી પાર્વતી દુર્ગા બેઠા છે અને આપણે નીકળ્યા લક્ષ જ નિકળી જાગે પણ એ તરત તો કેટલું લાગે શરત એટલે આ તો દેવ છે તરત જ હા નમસ્કાર જોડવા આમ આપડે સાધુ આશ્રમ ને આમ નીકળીએ તરત આત ન જોડે એને તો શાસ્ત્રમાં બહુ મોટો અપરાધ લખ્યો છે જો આમ આમ કરીને આદર ન કરે એના તો શાપ લાગેલા છે આ ખાલી તમે વાંચો રઘુવંશ એમાં દિલીપ સ્વર્ગમાંથી પાછા ફરતા વચ્ચે કામધેનું ગાયની દીકરી નંદીની એ રસ્તામાં મળ્યા તો તાનમાં હતા કારણ કે ઘણા વખત એ ત્યાં દેવતાઓને મદદ કરવા ગયેલા તો ઘર સાંભળ્યું ઉતાવળમાં હતા તો એ કામ દુગાની દીકરી નંદીની એ રસ્તામાં મળ્યા બેઠા હશે પણ કાંઈ આમ કર્યું નહી નમસ્કાર કરીને આદર ના કર્યો નીકળી ગયા એને ખ્યાલ નીકળી ગયા ભાઈ સંતાન જ ના થયા ભાવ છો રઘુવંશ પછી તો ભાઈ આ વંશ જ નહીં એટલે શું કરવું પછી વશિષ્ઠ ઋષિ પાસે ગયા કે મહારાજ પ્રભુ આ મારે કોઈ ગાદી નો વારસદાર નહીં તો કે અપરાધ કર્યો છે સંતાન નથી તો કે એનો મુખ સાપ છે અપરાધ નો સાપ છે હવે શું કરવું એની સેવા કરું એટલે ઋષિ વશિષ્ઠ ના રહી કામદુગા નદીની ગાય દિલીપ રાજાને તમે પત્ની સાથે એને હવે વનમાં ચરાવો અને એની સેવા કરો એ રાજી થાય ત્યારે તમને દીકરો થાય પછી સેવા કેવી ઓહો શું ભાઈ આપણે આ બધી આખી પરંપરાઓ છે ગાય જ્યારે બેસે ત્યારે બેસવાનું ગાય ચાલે ત્યારે ચાલવાનું ગાય ઉભી રહે ત્યારે ઉભું રહેવાનું બાકી ગાય બેઠી ન હોય તમે બેસો તો અપરાધ થશે આવી સેવા બે જણાએ કરવાની વન ફરે જ્યારે ગાય બેસે ત્યારે જ બેસાય જ્યારે ગાય ઊભી થાય ત્યારે બેસાય નહીં એવી રીતે સેવા કરતાં કરતા કેટલાય કાળ ગયો ત્યારે નંદીની એની પરીક્ષા થાય છે એમાં સિંહનું રૂપ લઈને આવે છે શિવજી એ બધી વાત થાય છે અને ગાય આના રઘુ દિલીપ મહારાજનું ધ્યાન રહેતું નથી અને પેલા તરાપ મારીને સિંહ એના ઉપર હુમલો કરે છે અને અચાનક એનો ગાયનો અવાજ સાંભળ્યો અને दिलीप महाराज खेच छोड़ वाला जो तीर चक्रवर्ती सम्राट देवताओ ध्रजी जाए असुर त्रिलोक आई आने अत्य मार हाथ काम करता नहीं आ शु देवी प्रकोप हे नंदी ने एक तो साप लागो मीटावा सेवा करवा नंदी ना भक्षण करो बुमो पड़ी सि नजर सा नंदी गाय रक्षा तू दे तारे जे जी तू मगी हूं आप દિલીપ રાજાએ બધો નકાર કર્યો છે મારે કાંઈ જોઈએ મારે નંદીની ગાય જોઈ એના બદલામાં તમે ગમે ત્રિલોકીનો રાજ આપો તો મારે ત્રણ કલા તો હું તારો વક્ષ કરી દઈશ તો કે જો તમારે ગાયને મારવી જોઈ તો હું મારું શરીર આપું છું તમે ભૂખ્યા થયા છો મને ખાઈ જાઓ પણ નંદીનીને તમે એમ નમ રાખો એને કશું જ થવું ન જોઈએ यदले ते मैंने खाई तो सिंह कह मूरख तारा जो कोई नहीं तू शान सेवा करे तो मार दीक जो है वंश जो आशीर्वाद तू मरी जा तो आ बार मरी ने ते शू मू बधुखो एना करता तू रहे नंदी ने हूँ लू बाधो छे तो ना भले मैं दीकरा सेवा करी से छा हूँ जता हो મારે કઈ જોઈતું નથી મારે નંદી ને જોઈએ છે એમ આવે નજીક હું તારો વક્ષક કરી જાઉં મારે કઈ છે નહી દિલીપ મહારાજ નજીક જાય છે સિંહે પંજો ઉગાય કરીને જ્યાં હાથ મારવા જાય દિલીપ એમને ઉગા છે હમણાં પંજો પડશે હમણાં પડશે કઈ પડ્યું જોયું સિંહ દ્રશ્ય નંદી ની પ્રસન્ન નંદીને થયું દિલીપ માગી લો બેટા શું જોઈએ છે શું જોઈએ છે બસ માં આપનો આશીર્વાદ જોઈએ છે આશીર્વાદ દૂધ દોઈ લે દોનામાં બેળું કરી લે ઐશ્વર્ય પણ મળશે અને પુત્ર પણ મળશે જા હવે હવે આવી તો અગણિત આપણી ભારતીય કથાઓમાં કથાઓ પડી છે મૂળ વાત આપણી ત્યાંથી આવતી કે દેવતાઓને વંદન કરવા જઈએ नमस्कार थे वंदन न करें तो छे दाहा खाचर दंडवत करता नोता मिला। याने मही मा भगवानना अपार हे दाहा खाचर ने थिमा समझा अंगोयंग प्रथम पेखी छे अंबुज अरुण वरण बेचरण के नाथ निरीक्षा छ नाथ हरिभक्तनागियारे बहु बधी बात घटना घोड़ा थन गरण <laughs> के स्वामी के अंबूज कमल अरुण लाल वरण रंग हरिभक्तना भरण एक प्रसंग कही बात करू ददुका गांस तो वरसाद વાણી બેઠેલો એમણે જોયું તો શું બોલ્યો છોકરા ગધરાને કોણ જાણે કેટલાય ગધરાવા છે એના છોકરા એના છોકરા અત્યારે આવા વરસાદ રખડે છે હખ નથી લેતો એના ઓળખાણ નહી હવ અત્યારે ઘરે બેઠા હોય આમાં કોણ બહાર નીકળે બહાર નીકળે કોઈ વીજળી કડાકા મારે ધોધમાર વરસાદ પડે રાતના નવ સાડા નવ દસ અને પેલા દુકાનદાર કે તમે મને એક કિલો બટેટા આપો એટલે એટલે દુકાનદાર કે આવી પરિસ્થિતિ આવા વીજળીના હડાકા कोई बाहर निकलता भय पाते दया नी आमा लेवाकलिया तो के कोई दी मोकले <laughs> <laughs> करवाड़ा ये ऑर्डर थो जाओ बटाटा लै आओ एट आ वर्ता वरसाद लेवा वेपारी के तो बराबर से ले जाओ એલા સાંભળ એલા સાંભળજી મારે એક બે પાંચ છોકરા નથી દેશ દેશાવર માં લાખો હરિભક્તો છે એના દુખ હરવા માટે આ ચરણ છે ને એ મારી એક બે છોકરા નથી મારે લાખો હરિભક્તો આપણા સુખ માટે સહજાનંદ સ્વામી ક્યારે જમપી બેહતો નથી હું સીધી ભાષામાં ઘણી વાર કઉ છું આવો આવ ગામડી ભાષામાં કઉ છું આ અત્યારે ઠાકોરજી પોટી ગયા છે ને કોટી ગયા છે ને હે પડદા પાછળ જઈને જો ઊભા છે ઊભા છે ને આપણા માટે ઉભા ઉભા જમે ઊભા ઉભા ઊંઘે ઉભે ઉભા આરામ કરે શિયાળો ઉનાળું ચોમાસું ગમે ઠંડી ગમે ગરમી ક્યારે પલાઠી વાળી બેસે નહીં સતત આ મને જયારે જો ત્યારે ઊભા છે કોઈ આવો અને મારા સુખનો આનંદ લૂંટો પણ જીવ એવો અવભાગ્યો મોડું થઈ ગયું સારું આવી સરસ મજાની મૂર્તિની વાતો છે મૂર્તિના પણ એવા સહજાનંદ સામે ખાલી બે ચરણ હજી તો વાત આપણે મૂકી છે બીજી બીજી વાતો બધી મીઠી મીઠી મત જેવી છે એ બધી બાકી છે આવીને આવી શ્રદ્ધાથી આવતા શુક્રવારે જલ્દી જલ્દી તમે જેમ વહેલા આવી ગયા તા એવી જ રીતે આવી જાઓને ટકોરા બંધ તરત જ વાત શરૂ थी जैसे सहजानंद स्वामी महाराज